આપણે કઈ પછી તમે કામ તાર પછી ફસાવું છું નહી બરાબર છે એ બરાબર છે આપડે ઉપયોગ સુધી કરવાનો સમય આવું મળે ને હમણાં તો સત્સંગ કરવા સત્સંગમાં રહેવું વિશેષ તમાર નજી તમારા નવા જન્મ દિનાંક માં આ વ્યવસ્થિત ને છું ત્યારે હું પાકી છું ક્યારે બુમ પાડે અમદાવાદ ઘરે સુગંધી કરે સુગંધ સુગંધ કાકી ગોરી હતી કાચું પડી જાય કેરી લખાવી જાય મહેનત ને કરવા બઉ ખરાબ આપણે આ નક્કી કર્યું હોય આપણે નક્કી બાજુ આવી તો જે રીતે આપણા ભાવ નક્કી થયા હોય આ નક્કી કરી ના પછી બેઠા એવું લાગે કામ ના આવે તો પછી કે બધી ગાડીઓ અટકી પડે એક પાટ ગાડી અટકી ને બધી ગાડીઓ અટકી પડે જ્ઞાન દર્શન ની અપેક્ષા એફેક્ટ માત્ર દોષ જ ગણાય ને ભૂલ કે શું કહ્યું જ્ઞાન દર્શન ની અપેક્ષા એફેક્ટ માત્ર ભૂલ ગણાય દોષ ગણાય કોઈ જ ભૂલ ગણાય કોઈ જ રોષ જ નહીં નિર્દોષ ના દોષિત નહીશ ના એમ નહી પ્રશ્ન મારો એવો છે એ વખત એટલે અત્યારે તો એ બધી ભૂલો જ જોઈએ છે ને આપણે જે જોઈએ છીએ એ અપેક્ષા અત્યારે मूर्त भूलो करेली भूलविये तो मन आप तो है, के के और अनंतोषाजन हूँ अनंत दोस भाजन પોતા એટલે જેવી રીતે એને બોલવું પડે શ્રીમત ના અદમાધમ બોલવું પડે હું અદમાજમ જેવું બોલું બરાબર અરે તો નીકળે જ ને પાછળ કેટલો કાળો વાંદરો પાછળ ચડી જાય આહ તો આદમાન બોલે એક જ થોડો બોલે કેવો ચિંતાયો થઈ જાય કેમ પા આવો આ પા ઓરો જાય જ જાય કમલે હા હા હા વસંતભાઈ વસંતભાઈ ની ભૂલો ને એમ કે વસંતભાઈ કોલેજ કરેલા શ્રમિક માર્ગ માં આપણે જીવને ભેદક કરે જો તો ભાઈ કેટની લોક કરી આ ચા બેટમેન્ટ કેતો કેટ ભાઈ ગાઉ કે હા હા 1 મીટર નું બેટા કોઈ તમને બ્રેક દેશે દેખો નું ઓમલે તમને ચલાવા દે છે રાત જ છે તો તમને ઊગી જતો ચાલે કે તો પછી ત્યાં ડાક્ટર નહીં ચાલે રાતે ચાલે જન્મ બીજા આપડે ચાલે આપણા માટેર્ક વાળા લોકો હું કરું છું એમાંથી મિત્ર કરે થાય એ જતું નથી ત્યાં સુધી ક્યાંથી આવે એટલે આવરણ કરી વે रही <taskans> <taskans> <taskans> तो तर्क करेजिकली मूल जहांता मूल पकड़े मूल पकड़े बूढ़ पकड़ो नहीं જે કરગંજા માં આપડે જોવાની યાદગાર એની સોલ્વ કરવો આવે સેકન્ડ ચાર્જ માં પાસે આવતા કરવા માત્ર સગનજો કરો ને તો આપણે કનુભાઈ કનુભાઈ આપડે વડોદરા એટલે એમને પ્રપોઝલ આપેલી મને પૂછે નક્કી કરીને આવે નથી દ લઈ જા આપડે તો જે ખંભાત વાત કરેલી ને હું એમ ના રૂપ આ કરું ઘટના બધું પતિ આશીર્વાદ નાખો આશીર્વાદ તમને માગવા નહીં ગયા કરી નાખ્યા પત્ની મારી તમારી શું ધંધો કરવા લાગ્યો ધંધો કરવો નિરસ્ત રહેવું કારણ આપણે આપણે જે વ્યક્તિ આપડે એટલે આપડે આ જે રાખેલો છે હવે તમે જતો હોય એટલે કઈ આપણે પ્રવૃત્તિ માંગતા હોય પછી પછી આવી પ્રે જાત જાત આપણી પાસે અમુક સમજે પછી કેવી રીતે હા દર્શ સંબંધો તો એક લાખ કે સાચું નીકળે ને જવું જોઈએ એવું કેસ લોજીક હોય તો આવી છે છતાં સંજોગો રહી જાય તેના ભગવાન ના નથી પાડી ગાળ કરી આરામ પરિગ્રહ એટલે આપ શું કહેવા માંગો છો આરામ પરિગ્રહ એટલે આપ શું કહેવા માંગો છો બે સમજાવો બરાબર આરંભ પ્રવૃતિ ને શરૂઆત કરવું હું સંકલ્પ આરંભ પરિગ્રહ બે વસ્તુ સમજાવો બે બરાબર સમજાવો હા નિરોધ અને પછી આ સારું એવું ગાળું હોય પછી આપણે અત્યારે કોઈ શાદી કરે તો જરૂર ના હોય તો કોણ આવી ગઈ છે બાર ગરું પછાદી આ થયેલી શાદી છે મારા બાદગર છે વધારે ખુદ વધારે જેટલા સંયોગો છે એટલી સાદી છે કે આવી ગયું હશે ને આપડે મશીન માં આવી જાય આપડે મશીન માં નથી ઘણું કે ના પાડીએ મેક્ત કરો મુ કરો ચાર તમારે વાપરી દે ને સ્ત્રી ને લક્ષ્મી વસ્તુ ગુલામ બનાવેજો વધુ આશક્તિ થઈ તો સાચી વાત દાદા છે મારી ઈચ્છા નથી ને પણ હાથ ની નથી ઈચ્છા પેલા કર્યા પેલા ભર આવ્યું છે ને બધું કરવા બાકી નઈ હજી હજુ પૂરું થઈ જાય એ આપડે ના કહે છે જોઈએ दादा तो, तो आशीर्वाद पर ना यू नहीं करें ગુનેગાર આપડે નથી ઘરના માળ માટે થાય અભિપ્રાય અભિપ્રાય જાણવું આ જે કોર્ટમાં જે પ્રેડિડ ક્રાય છે તે ફૂલ પ્રેડિડ એ તો સુખમ આમ છે અભિપ્રાય પણ શું થાય વાત જ રંગ છે બુદ્ધિ થી દોરવાય છે ને હે બુદ્ધિ થી દોરવાય છે એટલે અભિપ્રાય તો આપડે હા હું અભિપ્રાય થાય કાલે હવે બધા લાગતું ઉભા થઈ જાય વાત બધા સારા આપણે વિદરાગો પૂછે કે સાહેબ તમારે કઈ વાંચે એવું જોયું તો તમને નિર્દોષ દેખાયું જ્ઞાન પૂછજો કે અમે તમને જવાબ આવે ના આવીએલ માં મે નિર્દોષ જાણવા નિર્દોષ ગણવા નહીં એમ નિર્દોષ નિર્દોષ જાણવા નિર્દોષ ગણવા નહીં એમ ના કેવાય દાય ગણીએ જ અભવાય ઓપિનિયન છે જાણવા અને દોષિત હોય તો દોષિત જાણવા આપડા ભ્રાંત દશી બે ભાગ પાડે આ નિર્દોષિત થતા આ પાપી જેના પૂર્ણ થાય અને આ દશિ એ કરશે નહીં દોષી તાળા માંથી દીધા બુદ્ધિને બોલ બોલવાનું કોપ જ ના રહ્યો હા પાટીલા કોપ પર ના રહ્યો પાટીલા બુદ્ધિનો જ એક કોપ નહી રહ્યો હા બુદ્ધિ બેન ત્યાં દીપા સા પડી જાય કે આપો આવતા બેટા લે ચાલો બરાબર તો એકઈ ઉતીકુમારી છે પાહે રિફ્રેન્સ તા જાય પછી હા સાહેબ દેતી રબ એટલે દાદા વારા જ આપને બતાવો વારે બોલજો દોષિત પણ નહીં ગણવા નિર્દોષ પણ નહીં ગણવા નિર્દોષ જાણવા જાણવા જાણવા દોષિત જાણે દોષિત જાણે આપણે દ્રષ્ટિ પકડી અને દોષિત જોડે શું કરે હા એ બરોબર એ શું કરે છે એ જોયા કરો પ્રાણલાલ દોષિત હોય તો એને દોષિત ગણવો નહીં એને દોષિત તરીકે જાણવો ખરો જાણવો ને સુક્ષ્મ દ્રષ્ટિ થી thi <tallala> to... to karu? karu. jagatna Jagatna ke ene? ટકોર લાવી પડે કે આવું તો ચાલશે કેવું પડે ને કેવું છે ને પોતાં એટલે દોષિત હોય દોષિત આપડે પણ આ બીજા પ્રાણલાલ હોય ફાઇલ નંબર આ દસમી એને નહીં એ નિર્દોષ નંબર દસ નહી આપડે ટુ હવું નંબર ટુ પર નિર્દોષ લા પણ આ દર્શની હતી ને તેમે દર્શની હા એનો મતલબ દર્શનીનો મતલબ નહી એનો 240 દોસ્તો વચ્ચે દર્શની એકદમ જાનનાતા કે બધાના દોષિત દેન મત આને પ્રાણનો દોષિત દે નથી હા હા એક ગુનારી રિએક્શન આઈ ગયું હા રાઈટ રાઈટ બરાબર હા એ હું બહુ બહુ ઉત્તમ બજેગા પકડ ગયો મોર હા એ દોષિત થઈ પકડ ગયો હા બixar બજા સમજવાની વિચારવાની વાત સમજવાની કરવાનું ના પડે એવા વિચાર ગયા હતા જો હોય મારા તાકી જાય બિચારા બિચારો રોટલા કમાવી પેપર તમારું બધા માટે નઈ બહારના માટે કે આપણા માટે બંધાર છે એમનો એમનો બંધન નો વેપાર છે આપડે બંધન મુક્ત થવાનો વેપાર છે એનો વેપાર છે જય ચક્તિદાન રામલો નથી ની પેલા એટલો બધો પેલો રડી પડ્યો રડી પડ્યું પડી શું કેવું મળ્યો કે હવે તું રડી ને પાછું પછી જરા આમ સાંતવન આપ્યું હશે ને સાંતવન પણ મજુ નથી લઈ લીધા છે મજુ નથી નાની પુરજો તૈકા જતો રે હા એનું ગીતા થોડી જતો રે માટે આપડે હેલ્પ સુધી કેવા જતો રે ઉપર ભાડો થઈ ગયો છે એને તમને લાગે ને મધર આ બધા મોટા માણસો નું આવું જ હોય છે ખૂણે બેસી ને લડવું પડે એમ કે બધા બધા હાજર થઈ જાય અમદાવાદ સામે આવો બીજી જગ્યા ભાઈ ધોરણ દાદા ધોરણ એ છે દાદા એ સામે હરીશા સામે રાખીને એ કાંતી પ્રાણલાલ ને હરીસા સામે રાખી ને બરાબર મારવી જોઈએ આવી દાદા જરૂર પડે આવી ઘણી વખત જરૂર પડે ના પણ ખુબ રાગી પડી જાગે મારતી દાદા ના માટે કહ્યું ચર્ચા કરો બધા ખાનગી રૂમ ત્યાં બાર ના ઘર બધા હવા સાંભળે તો શું પણ લોકો ગયા બધું રજની મને તમારે મારે આજ્ઞા સિવાય કરવાનો નઈ આજ્ઞા સિવાય નઈ કરવા જોખમ છે બઉ મોટું આવું એમાં દાદા શું તમે ન હોય મારી આશીર્વાદ લઈને હા હા હા હા આપણ માં શક્તિ આપડી ઘરે ગીલા रजिस्टर ये तो दादा आपे खाले क्यू ने घरगथ्थु उपचार है घरगथ्थु आ घरगथ्थु धरम से घरगथ बराबर વિજ્ઞાન જ્ઞાન તેનું તે જુદું છે આ કોઠા જ્ઞાન છે કોઠા જ્ઞાન જ્ઞાન કેમ કે છે આ કોઠા જ્ઞાન છે હા આ કોઠા જ્ઞાન છે ખોટા નિવેળો લાગે છે આ કોઠા દૂધ છે નહીં તો ખરાબ આવી ગયો છે સંકલ્પ કર્યો ને સંકલ્પ થી ત્યાં હાથ આપી દીધો ત્યાં બોલે બોલ થઈ ગયું અને ભાવ હતા એટલે બોલાય દાદા ભાવ હતા એના ભાવ છે ભાવ એના થઈ ગયો બોલું થઈ કહ્યું દા એમ કહ્યુંબલ માણસ છે તો અભિપ્રાય ને ના એવું અભિપ્રાય ના હોય અભિપ્રાય હોય ત્યારે પછી રાગ થાય રાખ થાય જાણવા માટે કેવું પડે કે આ મુજબ આપશો સૂક્ષ્મ બહુ સૂક્ષ્મ ઉલ્લાસી જયારે આપડે ગુજરાતી ઉલ્લાસી કહીએ ને ગુલાસી ઉલ્લાસી કાલી રાખે અને બનવાનું એટલું તણ બધા એટલે મેં સાચો રસ્તો એ બદલાય દીધો એ ભાઈ શ્રીમંત્રામી અંદર કોણ કોને આપણે જો નાનું બંધાર મોટું તેટલું બધા આપી શકીએ આપડે એટલે જયારે જેટલું અસાય એટલું આપવું પણ લખાવશો નહીં કર્યું શું કરું લખાવણ કરે નાખ્યું સંકલ્પ કરજો શું કરું સંકલ્પ કરજો હું તમને વિધિ કર્યા એવું સંકલ્પ કરાય તેવું ચાલો ઉગ્રણી કોઈ કરે નહીં સંકલ્પ તમારો સંકલ્પ તમે જાણો અગર એક જ મને જણાઈ ગયા છે એટલે મને જણાવી શકે તમે ના જાણ્યા બરોબર છે કોઈ બધું આમાં પડીએ ને બહુ તમે વિધિ કરી એનો શેર છે આ એમને જોતું નથી એ મત સામે જોઈશ આ તો શેર છે સરળ કરી સરળ બધો સંકલ્પ કરજો ચેકલ્પર છે તારો એની કરી બઉ સારા સુંદર રીત કાઢી રીત બતાવી આપે બઉ સારી રીત બતાવી આપે આવી રીત તો મને ખબર હશે એટલી બધી ઓછી રીત છે તે લખાયું હોય ને તો ઘણી ચાલે પછી ચાલે એટલે આપડે શું થાય આ ના લખાયું સારું એટલે આપણું ગુજરાત થાય બધું ને પચાસ હજાર લાખ પાંચ લાખ જે લે અને પાંચ હજાર ધીમે ધીમે પૂરા કરી પાંચ હજાર દાદા ની વિધિ કરવાની વાત દાદા ની જ વિધિ કરવાની દાદા વિધિ કરવાની દાદા ના વિધિ એટલા માટે તમારો સંકલ્પ સ્થિત થાય તમારે ઉદાહ જવું ના થાય એટલે બોજો ના લાગે આપડે ક્યાંક ભર્યો એટલું રિટર્ન લઈ લીધું આપડે અને એક બાજુ થઈ ગયું આપણું છે આ વાત નાઈ માણસ નથી બહુ મોટું કામ કરે દાદા બીજે બધે તો પછી હરીફાઈઓ ચાલે ઓછું ની વાતો ચાલે વાત નહીં હર ઉઠા મને નહીં કશું નહીં બરાબર એટલા બધું પૈસા પાછા આવે તો એ તો વાત અદભુત રીત દાદા અદભુત અક્રમમાં આજ શોભે અક્રમમાં આજ શોભે चलो अब नरे आचार तो गई ना बोले आई चले गए अल दादा जाहिर खबर यू नहीं આ રીત મને જે દેખીત તમને દેખાય દઉં છું હલકા આ કામ થાય વાત ના કલા પૂરી થાય મારી તમે ચક્કસ કરો એટલે મનમાં થઈ ગયું થઈ જાય ભાવતી ભાવથી તમે થઈ ગયા થી ભાવતી તમે કેવું થાય એ તમે જોયો જય જો મારી વસ્તુ હું ત્યાર ધર્મા તારી આવું ગુનેગાર કોઈ નઈ આપણા ભાવ ઉત્પન્ન ના થાય ના આવ્યું અને છતાંય ક્યાં ભાવતો હતો ભગવાન ને ત્યા પ્રત્યક્ષ છે આ ગયડા વિતરાગ નથી ભૂત કિર્શંકર નથી આ વર્ષમાન ગણપતિ એવું રીત બહુ જઈ શરીશે કહી દઈશું આગળ આવું પૈસા પૈસા સમજી વાત કરતા જ નથી તમારે પૈસા સમજી અમારે વાત કરવાની હોય ની ભાવના ભાવવી એ વાત જુદી છે અને સંકલ્પ કરવો એટલે કરવું જ પડે એટલે સંકલ્પ એની સંકલ્પ સિદ્ધ કરે એટલે આપ જે કહો છો એ ભાવના ની જ વાત છે સંકલ્પ ની વાત થઈ ગયો સંકલ્પ કરતા હા સંકલ્પ કર્યો તમારે એનું બને એવું થઈ ગયું ને એવું થઈ ગયું આપડે સંકલ્પ કરે એટલે